વધારે પહોંચાડવા જેવા છે નાની નાની ચોપડીઓ એટલે એમાં સરસ હોય છે એટલે લોકો ને વધારે ફાયદો થાય એટલે ઇન્ડિયા ને અહિયાં વધારે મોકલાવો એ માટે કર્યું છે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 મોટી ને એટલે વાંચી ના શકે બે તમારે બધા સમજાવવા શક્તિ આવી વાણી કોઈ ચગા નો વાપર્યું નથી એટલે લોકો બધું તૈયાર થઈ ગયું કોઈ વેચે છે ને એ સારું પડે લોકો છે પચી જાય છે બધા રાહ જોઈએ છે કે જે ક્યારે આવશે ક્યારે આવશે મંદિર માં આપે પછી આટલા પુત્ર માં બરોબર છે પણ ગાની માં જાય ને શું પડ્યો માપિયા એટલે આપડે માટે સદું છે ને મહાત્મા માટે ખબર પડે બ્રાહ્મણ ભાઈ પૂછે છે કે કોઈ પૈસા મંદિર માં આપે મહાત્મા આપે તો કોઈ મંદિર માં આપે ભાવના છે મંદ નું કરો કર તો એમનું કેવું એમ છે કે આપડે તો આપી દેવાના પછી દાદા ને ક્યાં આપવા એવું નઈ આપણી ભાવના ભાવના શું છે એમ પૂછીએ મારે જ્ઞાનદાન દબાણ કરી ત્યાં પછી થઈ જાય બધું મંદિર માં જાય નઈ કપડા આપડે આપવાના ને તે પાછા લેવલ થઈ બરાબર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 પાણી પાવાનું જમાડવાના જવા દે અને બીજું એનું હજુ બીજું બીજું કામ ન થઈ જાય આપડે જોવાની જરૂર નહિ એટલું જીવતા રહે ને એક દાડા પુરતા રે આપડે ખાવડા દાડા પુરતા જીવતા એક પ્રકાર નું દાન પછી એનાથી ઊંચું કરવું દવાનું દાન દવાખાના હોય બસો રૂપિયા દવા લાવવાની હોય પૈસા ના ભાઈ દવા ના લાવતો હોય તો આપડે આપીએ ત્રણ છ મહિના જીવો એ અને એનાથી અભયદાન અભયદાન કોઈ જીવને ત્રાસ પડે નહી કોઈ દુઃખ ના થાય એવું જો ભાવના કરીને તાગીએ તો એ અભયદાન કહેવાય સહેલી વાત નથીષધદાન વધે તો ઔષધ આપણને વધે તો આપણને કઈથી આપે આમ નું જ્ઞાન તો આમાં સંસાર મુશ્કેલ થાય ને બરાબર ભણસો તો આ જ્ઞાન તો હું હાઈ ક્લાસ આવી ઘટી મૂકી હતી એટલે મંદિર નો જોર બહુ પડે નહિ ઠંડી પકડો હોય અને આપણને ખબર હોય પડે કે આ વસ્તુ ના બનવી જોઈએ એમ કે પેહલાની અમુક જે પકડો પકડેલી હોય તે આપણે અત્યારે જાણીએ કે આ ખોટી છે ના હોવું જોઈએ છતાંય પછી ઈચ્છા ના હોય એ પકડ પછી દાદા પાસે આવીને રડું પણ કર્યું હા પણ જેટલા પ્રતિકો મારે કાકી કહેતા હતા ને આ મીના છે ઘરમાં પાંચ સાઈડ મહિના કેટલા દિવસે આ ન ચિંતા નહિ હજુ તો બઉ ભેગા થશે દાદાની કૃપા થી બધું બહુ થઈ ગયું એને દાદાની કૃપા કર્યું દાદાની કૃપા બે અંટલી નક્કી કર્યું રોજ આખા ઘર માં વડ વડા કર્યા રોજ કર્યા એ નારા ગયે પ્રતિગ કરોજ પ્રતિ કરે માટે રસ્તો કરવો પડે પછી ગયો આનંદ ની રાખો તમે આનંદ રહે લાકડાપ કેવાય બરો આથી મુલી બટ રાતી નહી રાતે આપે બારડોરી સુધી આવી ગયા છો તો મંદિર સુધી કેવી રીતે પોચાય તો કે મંદિર સુધી ક્યારે કેવી રીતે પહોંચાય દેખાય બધું <laughs> <laughs> <laughs> <laughs> <laughs> તે મોટા મોટું આપડે એ ફિલ્મ જે દેખાડે જે પ્રેગ્નન્સી દેખાડે છે કે pregnancy ને દેખાય છે pregnancy એટલે આસા દેખાય છે હા pregnancy બનતી જાય pregnancy તો દીસદાસ ના અલઅતના આય પર વાત ના વેરી ગુડ પાપ જ આયા પતિરો છે પટેલ ને <laughs> <laughs> <laughs> એટલે સમજાય ને પૂછે છે દાદા કે કાલે રડતી હતી તો એને દેખાય કે આ રીટા રડે છે પણ પાછા અંદર દાદા ભગવાન ના અસિંગ જઈ ચાલુ હતા તો એ રીટા ને જોતું હતું કોણ અને અસીમ જે બોલતું તું કોણ કાલે રડતી ફૂલ લઈને આવી હતી ને અહિયાં એનો જન્મ દિવસ હતો ને ફૂલ લઈને આવી હતી પછી આપે કહ્યું ને કે આવા પૈસા ના ખર્ચા એને પછી એને એકદમ રડવું આવ્યું તો એ કે કે ત્યારે મને જોતા આ રીતા રડે છે પણ સાથે પેલું હસીમજી ક્યાંય બોલતું ઈબંદર લેકા ચાલુ થઈ છે લે લે આને પેલી ઓરિજિનલ ટેપ ચાલુ જોય અબ અમુક ટાઈમ ચાલુ થઈ ગયા હા હા લે બોલે બે દુદો બોનાર મતલબ તાન જોનાર એ સુદાસમાં રિચાને જોનાર સુદાસમાં એ ને ઓ જોનારી બુ હા રીટ તો પછી શુદ્ધાત્મા શું કરે છે એકલી રીતે છે જે જે બુ બુ કરી રહી છે મન શું કરી રહી છે અહંકાર શું કરી રહ્યું છે બધા સંસાર પૂછી થઈ ગયો એ પરમાત્મા બળી ગયો પરમાત્મા અને પરમાત્મા થયે એટલે કેવું જ્ઞાન થઈ જાય પરમાત્મા ગયા પરમાત્મા ખોલતી ગયું નિર્માણ પદ થઈ ગયા આપડે વાત થાય એવું કામ કરી વાણિયાગીરી કેવાય ફૂલ માં પૈસા નથી ખર્ચાતા એમ કહ્યું કે બીજા ની કાઢ છે એટલે ફૂલ માં પૈસા નથી ખર્ચાતા ત્યારે વિચાર કરતા કરતા લીધેલા એકાદ ફૂલ આવું પૈસા પાણી કરેગ્યુલર મને કુ જે મંદિર માં નાખે છે અમારે તો સ્ટોર માંથી બચ્યું કે બુ શું કરે છે એ સિદ્ધાર્થ માં જુએ છે તો એ જ્ઞાતા દ્રષ્ટા તરીકે જુએ છે સિદ્ધાર્થ માં બુદ્ધિ ને આત્મા છે એ એ દાદા શુદ્ધાત્મા પછી પરમાત્મા પરમાત્મા છે પણ આ પરમાત્માય ન પણ એ દર્શન માં આવે તો બધું જેમ જેમ જ્ઞાન માં આવતું જાય એમ ધીમે ધીમે ચડતો જાય કાર્યક્રમ અત્યારે ચારિત્ર માં આવે એટલે ચારિત્ર માં આવે એટલે જ્ઞાન માં આવ્યું કેવાય જ્ઞાન માં આવે એટલે ચારિત્ર માં આવે પૂરા થઈ જશે પ્રતિક્રમણ કર્યા કરીયે તો પછી અહિયાં ઓછા થાય પ્રતિક્રમણ કર્યા જ કરીએ તો કરો ના ધક્કા ઓછા થાય મોડા મગન ભી કે છે વગર રહી ગયા છે એમ છે યાર આવું આવું ના કે ચાર કુલો લાવ્યા તો નહીં કિલા ડોલર લાયા તો દસ ડોલર નહી ખરાબર દાદા પોતે ભાવ ભૂલી જવાય છે દાદા પ્રત્યે ના રાજમાં લોક પૈસા કઈ જાય આપડે આપડે આપડે જ્ઞાન થયું શુદ્ધાત્મા થયું ભાન થાય લોક મોટા પૈસા કઈ જાય ુલતા બેન પૂછે છે કે આપડે પ્રતિક્રમણ કરીએ પછી આપડે ભાવ થી ચુકામાં કરવાની ભાવ થી ચુકામાં કેમ એમ નઈ આપડે એમ કહીશ કે આ ભાવના સંખ્યા અસંખ્યા ભાવના રાત વેસ ના સત્તા વિસ થાય લખીએ એટલું જ છે બીજા લોકો હોય ને પસ્તાઓ કરીએ જાય ચાર પાંચ ગુલા ને દસ ગયા તાર મગજે દેન કાતો કી બરાકે દે કે આ કાજે કપ્લાન આ કાજે કપ્લાન સુહાય દે કે આપલે જો સોફીયે છે તો હોય એક કાજે કપ્લાન એ આપડે ઈ તો મારે કઈ પાસ તો ઈ જે કે લે મારો કઈ એલાન એકે હાંજે નયા રીતાડા હાંજે રાયઈસ હાંજે રાયઈ કાજે કે બોલ તો આપડે લાગા દે કે અમે જમામ દેને પૂછે છે કે આપણે આખા જગત ના તો કરીએ સારા મારો કેવાનું ભાવ છે તો જુઓ બે રૂપિયા તમે એક બેઅર કરો છો લો ના તો ધ્યાન એની ગયો છે એક એક આટ વાત શું કરવાનું હોય આતો ધ્યાનનો પ્રતિક્રમણ આતો ધ્યાનનો પ્રતિક્રમણ કરવાનું હોય આતો ધ્યાન છે કેને આતો ધ્યાન કે છે આતે દેન કોને કોચે આ એક આ છે મિત્ર જહંકારને લુક માં કો એને ઈસે રહે છે પોતા અહંકાર અને હું ચંદુલાલ છું અને પછી જાય થોડી બધું પરિ થાય ની થાય તાજ પાછાની હોય ત્યાંથી ચિંતા કરે એ યાદ કહેવાય કોઈને માટે અવરું વિચારવું અવરું એ પોતાનું પોતાને મારું ગાડું ને ચાલે મોઢા થયા મરી જાય થાય અહંકાર ને અહંકાર એટલે આપડે રવ થાય આપણે આમાં તેક્ષાબેન પોતે સારી વિચાર આવે અને જતો રે કોઈ ખરાબ વિચાર આવે ને જતો રહે બોલાય નઈ પણ સાચું પડે નહી ને પણ મારી પાસે હજી ફરી મેં અંદર સારા યાદ કર્યા બધું યાદ કરવાનું સારા યાદ દાદા વિચાર આવે અને પછી તન્મ ફોટો બતાવેકા દશા કેવાય ને વિચાર આવે અને ચિત્ત ફોટો બતાવે તો તે તન્મકાળ દશા કેવાય ને કરનારો પણ જાણનાર આપણે કરનારો આપડે તો માકડ ગાય લીધું ફરી માક આપડે ચાસ ને લાગીને ફરી વલવ થઈ જાય કરી દેજો ક્યારે yaar gai de nahi na na da eto re ese kya ritaaj kare che bapu e ugre che kya budu ritaaj kare che e u re che e u re che ke a budu ritaaj kare che chalo chalo hamari aaj nahi પેલા તો હાલે જેટલું જેટલા આખું શરીર હાલ્યું મંત તમારું મંત્ર ના બુદ્ધિ લગભગ બુદ્ધિ ન થાય બુદ્ધિ છે નઈ બુદ્ધિ છે એમ નામ કહેવાય કોઈ ધન બ ના પડે ફર્યા કરે મે તમે કીધું ને હાલે બધા હાલે બુવાજ ના આવે છે તર આકાર થઈ જાય તન મારે ખાઈ કહેવાય ખરો વાણી થી બેસીને હાંકાર બુદ્ધિ બુદ્ધિ અહંકાર તો કશો હજાર બિચારી બુદ્ધિ અંકરાબર છે અહંકાર તો બધો અધરો છે બુદ્ધિ ની દ્રષ્ટિએ મારો અલંકાર ઓગસ્ત ઓગસ્ત મળવેલી છે સંધે વરે મારી આત્મા તો હા પડી આપ પડી આપે સમજાતું છે તમાйга અનુગ્રહ એનો આ રીતે સપ્રેય હોય છે કે સુખતા વર્દી કે મગરે આત્મા ને થાય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 હાથમાં કિરસ બુદ્ધિ થવા થવા ને આવીશું મફત છે નવ માર મેળા એને અમને મારી બુદ્ધિ મૂર્તિ બધા સફળ રહેશે કઈક છું બુદ્ધ ને કેવાથી કઈક છું આપડે શું થયું છે બારવાર કેમ શશિકાંત તો શું થયે સમા થઈ પણ આપડે કેવું શશિકાંત કે ભાઈ જાણસ ભાગ નો તાર સારો તો આ શું ધંધો મળશે કઈ વાર પડ્યા આ તો જો ને પુષ્પા નોટિ કિલ કિલ કરેના કઈ નાખે આ પેલી ભૂલી જે આ દ્વાર થી આયી છે ને સમજ મીનંત આખો જ આવે તમે એટલે જાત નો ના બધા કેમ હોય છે જી ક્યા તમને કઈ ને તમે વિચારના છીયા બધા કે લોકો મોટા મોટા ભણેલા માણસો માં પૂછે છે તમારે તો આ તબક્કા પાયા છે અને શું અર્થ છે જા કરો તે નીકળી જાય મારા હું તો જ્ઞાન માં આવું હોય ને શું કરું અક્રમ જ્ઞાન છે સુધાર્થ માં થાય પછી રહી છે સુધાર્થમાં થઈ શકતો નથી ક્રમિક સુધાર્થમાં થાય તે અક્રમો જાય આપડે સુધાર્થ માં હોય તો વેપારી વેપાર કરી શકીએ એવું આપડે અક્રમુ કરે છે બરોબર છે ને કઈ કુદે છે ને નહીં આવું કૂદ્યા છે ને ઘણી વાર ઘણી વાર મોટે થી બોલતા હોય તો શું આટલું મોટે થી બોલો છે આજુબાજુ વાળા કે છે રાડો શું પાડો છે એટલે પછી ધીમે બોલવું પડે છે યાદ રે કે